શ્લોક નંબર વન ફિફ્ટી સેવન ધર્મા શાસ્ત્ર ધર્મનું સ્થાપન તો તે તે દેશકાળને અનુસારે કરવું એમ સમજવું તે વૃદ્ધ યાજ્ઞાવીય સ્મૃતિમાં કહ્યું છે યસ્મિ દેશે યચારો વ્યવહાર કુલ સ્થિતિ તથા પરિપાલ્યો સૌ યદાવશ ઉપા જ્યારે કોઈ દેશને પોતાના વશમાં કબજામાં લે ત્યારે જે દેશમાં જેવો આચાર વ્યવહાર અને કુલ સ્થિતિ હોય તેને અનુસરીને જ તે દેશનું પાલન કરવું साम्य राजाना शासक अथवा लीडरना लक्षण याज्वल्क्य स्मृति में कयाचे महोत्साहस्थूलक्ष्यतज्ञ वृद्धस विनीत तत्वसंपन्न कुलीन सत्यवाक्शु अदीर्घसूत्र स्मृतिमा अक्षुद्रोपुरथा धाको व्यसनचे प्राग्ण शूरोहस्य સ્વરંધ્રગોપ્તા દંડનીત્યાં તથેની વાર્તાય્યાંચે નરાધીપત્સાહ રાજા મહોત્સાહી હોવો જોઈએ રાજા છે એ રાજ સંસ્થાન નો મુખ્ય માણસ છે એટલે એના લક્ષણ કેવા હોય જે તે મુખ્ય હોય એનું લક્ષણ કેવાહોત્સાહ મહોત્સાહ એટલે હું ઉત્સાહ એટલે હું એમ સાહસ સાહસજી સાહસ તો બીજું કેવાય સાહસ એટલે ઉત્સાહ નો કેવાય તમે ભાઈ ધ્યેય વિષયક માં ત્વરા એના ઉત્સાહ ઝડપી જેટલું થાય એવી કરવાની હમણાં કરી દઉં એની એક્શન એમના ઉત્સાહ મહોત્સાહ હોય રાજાને પાછા બીજાને હોત એ બધા પમ્પિંગ કરવાના હોય એના હાથ ની જે માણસો હોય રાજા નો સાધન ઉત્સાહ મહાન ઉત્સાહો યસ્ય ઉત્સાહ કોને કહેવાય વ્યાખ્યા સરસ પુરુષાર્થ સાધન કર્મ આરંભ અધ્યવસાય ઉત્સાહ પુરુષાર્થ સાધન અને કર્મ એટલે એનું અનુષ્ઠાન એમ એનો જે અધ્યવસાય એટલે નિર્ણય નિર્ણય એટલે કરવાનો નિર્ણય કે જલ્દી થઈ જાય એનો અનુષ્ઠાન નિર્ણય એનું નામ ઉત્સાહ કહેવાય અને એ ઉત્સાહ પાછો મોહોત્સ બહુ મોટો હોય મોટો એટલે શું મોટો ઉત્સાહ છે એટલે એક વાર ઝાપટા હોય તો ભાંગી ન જાવ એક વાર ઝાપટે બે વાર ઝાપટે ત્રણ વાર ઝાપટે ભાંગી ન જાય એમના મહોત્સવ મહાન અર્થ એવો કે પાર ઉતારી દે કોઈ પણ વિઘનમાં ભાંગે કોઈ પણ વિઘન માં ન પડે એનું નામ મહાન તો એવો છે એમાં પાછો આ મહાન ઉત્સાહ રાજા હોય એને તો કેટલી ઝાપટું લાગતી હોય ઘડીક થાય તો બે જાય તો શું થાય વાંલા બધા એનું પ્રારબ્ધ ખોટવાય જાય રાજા છે એ બધી પ્રજાનું પ્રારબ્ધ છે ને રાજા એકદમ ગુણિયલ હોય તો એના પ્રારબ્ધ ગમે તે હોય પણ રાજા જો ગુણિયલ હોય તો એના પ્રારબ્ધ કરી પ્રજા બધી માલ માલા થઈ જાય આ બધે અમેરિકા છે કે બધા પ્રારબ્ધ લઈને આવ્યા હોય એવું ના હોય એમ રાજા રાજાને પ્રારબ્ધ સુખી રાજા હારા માલ રાજા જો નબળો તો પ્રજા બધી દુઃખી થઈ જાય રાજા નું પ્રારબ્ધ એ બધી પ્રજા નું પ્રારબ્ધ કહેવાય એટલે મહોત્સાહ હોવો જોઈએ નિર્ણય એના છે એ ઓલા અફર હોય થાકે રાજા મોટેત નિર્ણય વાળો હોવો જોઈએ નિર્ણય વાળો હોવો જોઈએ અને કરનાર પૂરું કરનારું કરવો જોઈએ તો પ્રજા ને ફાયદો મળે એક વાર લાગી જાય રાજા કે આપણે તો કઈ કરવું નથી એટલે આ થાકેજ નહી ક્યારે એવો રાજા મહારાજ કીધું કે સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ છે કોણ સત્સંગમાં મોટેરો કરવા કીધું વતના વતનામત માં હું કીધું છે હું કીધું હજી હમણાં આપડે ભાઈ જોતો ને કે ભક્તિ એટલે કૂટાય જાય તો નિષ્ઠા ઝાંખી ન પડે ભક્તિ ઝાંખી ન પડે ત્યારે ભક્તિ કેવાય ઈષ્ટદેવ ની તો એ મોટે મહોત્સાહ કીધું કુટાઈ પડી જાય એની ભક્તિ છે એના વિશેની ભગવાન વિશેની ભક્તિ છે એ ઝાંખી પડી રાજાને રાજ વિશે ભક્તિ છે એ રાજ્ય ભક્ત છે મેન ઓફ ધ કિંગડમ નાગરિક નાગરિક છે રાજ્યની એને બધા કરતા વધારે ભક્તિ હોવી જોઈએ એમ મુખ્ય નો અર્થ હું મુખ્ય નો અર્થ હું એમ ઈ સ્થાન બધા કરતા વધારે ભક્તિ હોવી જોઈએ રાજા છે મોટામાં મોટી ભક્તિ છે એટલે તો એ રાજા થયો છે એમ તો ચડી બેઠો છે લાભ લેવા તો એ રાજા નો કહેવાય મોટા મોટો ભગત હોય એટલે મહારાજ નો મોટા મોટો ભગત હોય ભગત નો અર્થ હું મોટો ભગત એટલે ભગત એટલે ભગત અને પાછો મોટો ભગત મોટો ભગત એટલે હું ભક્તિ ને પીલી નાખે ને પોતે એમના આખા નાખા રે ભક્તિ ને પીલે બહુ કઠણ પડ્યું હોય તો શું કરે ભક્તિ ને પીલી નાખે રાજા ની લાયકાત મોહોત્રીથી ઓલું સંસ્કૃત વાક્ય વાંચો બહુ સરસ છે પુરુષાર્થ સાધન કર્મરંભ મહાન ઉત્સાહો માટે અને અનુયાયી માટે આત્મશ્રેય અને લૌકિક શ્રેય ઉન્નતિના કાર્યો આરંભ કરવા કરાવવામાં સ્પષ્ટ યોગ્ય અને ત્વરિત નિર્ણય વાળો હોવો જોઈએ ત્વરિત નિર્ણય વાળો સાધન અહીંયા શબ્દ નો તો એટલો જ ઓલો અર્થ છે કે ત્વરિત નિર્ણય વાળો મહોત્સાહ ત્વરા છે ને મો ઉત્સાહ એટલે ત્વરા ત્વરિત નિર્ણય વાળા ઘણા ગડબડિયા હોય તો બધાને ખાડામાં નાખે એટલે સ્પષ્ટ નિર્ણય અને યોગ્ય નિર્ણય એ દે હોવા જોઈએ અને પછી ત્વરિત નિર્ણય ને લાંબુ પ્રેસ્ટનો કેટલા દિવસ વેસ્ટ જાય ભારતના કેટલા દિવસ વેસ્ટ જાય કેટલા થાય સાડા પાંચ અબજ દિવસો વેસ્ટ જાય એક અબજ ને પંદર લાખ પંદર કરોડ ની વસ્તી છે એની પાંચ દિવસ મોડો ગયો નિર્ણય અત્યારે ઓલી સભા છે એસેમ્બલી છે એમાં ડામાડોળ કરે અને કઈ કામ ન થાય તો એની કેટલી વેસ્ટ કેટલું વેસ્ટ જાય અને એનો એ નિર્ણય પાંચ દી પેલા આપી દીધો કેટલી બધી કેટલા છે એ જોવાનું રાજા તો રાજા એ પોતે ઘામાં નથી આવી જતો કે આવી જાય છે એ નથી જોવાનું મેનેજમેન્ટ આપે મારા ક્યાં કરે ઉતાવળ ક્યાં કરે ભટકાય ભટકાય તો એ ભટકાય તો એમાં વાંધો કોને એ અનુયાયી વાહે બધા આવતા હોય એ વધારે ફટકાય ગાડીનું એન્જિન ભટકાય તો કડુહલો કોને બોલે ગાડીનું એન્જિન ક્યાંક ભટકાય ગયું તો કડુહલો કેને બોલી બહુ દેયાર્થ દર્શી લાભાલાભ ની સમીક્ષા કરનારો કાર્યમાં વધારે માં વધારે લાભ જોનારો મેક્સિમમ ફાયદો કરાવનારો હોવો જોઈએ એટલે એમ કે પતી ગયું એને થવું થાય આપણે બેક્સિમમ ફાયદો પ્રજાની મહેનત અને પ્રજાની જે ઉર્જા છે એનો મેક્ઝિમમ ફાયદો કરાવનારો હોવો જોઈએ આગેવાન કારણ કે આ તો ઓલા ધર્મો કેટલા પ્રકાર કીધા સત્સંગી જીવનમાં કેટલા પ્રકારના ગીતો બે પ્રકારના ધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ વર્ણ ધર્મ સોઢા એવો કીધે નિમિત ધર્મ ધર્મ નિમિત ધર્મ કોને કહેવાય નિમિત્ત ધર્મ કોને કહેવાય નૈમિત બધા ધર્મો કીધું ઉદ્દેશ માં રાખીને જ કીધા હોય સામાન્ય ધર્મ કીધા હોય તો અમારા એમ કીધું રાજા ધર્મ કીધા હોય વિશિષ્ટ જવાબદારી જવાબદારી અભિષિક રાજા એમ તો એ તો બધા આવી ગયો છે ગ્રહસ્થમાં રાજા નો આવી ગયો હોય રાજા તો આવી જાય પણ ધર્મ નૈમિત ધર્મ માં આ આવે આને અનુલક્ષીને કીધો છે આ સ્થાને બેઠો છે એટલે એને બધા ઓલા સામાન્ય ધર્મો તો પાળવાના પ્લસ આ એટલે રાજા છે આગેવાન છે એમ સમજે કે આપડે બેઠો છે એ પૂરી કરવાની એટલે એ પોતે પોતાની રીતે સમજી લે કે તો એટલું બસ એટલે પ્રજા બસ કે થઈ બસ અનુયાય બસ જો એમ ન હોય તો પાછળના માણસો ને એની મહેનત કરતા વધારે ફાયદો કરાવી દેનારો રાજાની યોગ્યતા લીડર ની યોગ્ય લાભા લાભ ની સમીક્ષા કરનારો કાર્ય ભાઈ લખ્યું છે એમાં હવાન ખાન લખ્યું છે કે તમને તમે કઈ એવું કરી દીધું છે મોથ મારી દીધી છે મોત પછી મરેને પેલા જ ન હોય મોત ને બદલે ઊંધો ને ઘૂસ અને ખીરકોડી પકડ્યા આવે ખીરકોડી થી બિચારી રાતે હોતી હોય એટલે એને કઈ બહુ રંજાડ કરનારી ના હોય એ નારી તો ગુજ હોય એટલે મોય હું ભાઈ સામેજી મોત રતી ભાઈ મોયત હું હે તમારા કરતા ઈ જાલા નીકળ નીચે ગાય એને મારે એ બહુ કઠણ કેવાય બીજું ઘાસ તો જલ્દી નીકળી જાય આ મોયત જલ્દી જાય નઈ સુકાઈ ગયું હોય તો પછી થાય એકને હાથ હાથ ગાંઠું નીકળે એટલે મોયત માર્યું સયા હુકવી દેવાય એમ કઈ થ લાગશે હા એમ નિમિત ધર્મો છે કે ધ્યાન રાખવું જોઈએ ઉપકાર કર્યો કોના ઉપર સંસ્થાન રાજ્ય સંસ્થાન છે એને ફાયદો કરાવનારો કોણ છે રાજ્ય સંસ્થાનને નુકસાન કરનારો કોણ રાજ્ય સંસ્થાન ફાયદો કરાવનારો કોણ પોતે ગાળી દેવાનો વાંધો નહિ પોતે એનું અંગ છે જો કે રાજા એ ગાળી ખાઈ ન લેવી રાજા ગાડું ખાય તો હું વાંધો સાધુ કેવાય ને રાજા સાધુ રાજ થાય રાજા ને ગાય દે ને રાજા માં ભાવના હોય તો એની પ્રજા બધી દુઃખી થઈ જાય એટલે રાજા એ પોતાનું ન દેવા દેવી ગાયું ખાય એવું કરવું નહીં વાત તો એ છે કૃત્ય ને અર્થાત ઉપકાર ઉપકાર યથાર્થપણે જાણનારો હોય રાજ્ય ઉપર કોણ અપકાર કરે છે એટલે રાજ્યને નુકસાન કોણ કરે છે અને રાજાને સંસ્થાન ફાયદો કોણ કરે છે ઇન ડાયરેક્ટ તો એ રાજાની દ્રષ્ટિમાં હોવું એટલે એટલે ફાયદો કરે એટલે એટલે નુકસાન કરે પછી એની વ્યવસ્થા કરે તો એ સ્થાન ને યોગ્ય કેવાય ને એ તો યોગ્ય કે રાજાની યોગ્યતા છે આ તો એને વિશેષ ધર્મ છે એના વિશેષ ધર્મ એમ કે નૈમિત ધર્મ ન્યા હોય જાય પછી એને લાગુ પડે એ લાગુ પડે નિયત અમુક કરવું કારમાં કર્મ જે કર્મ છે નિયત એટલે સ્થાન અવસ્થા એને બધા ધ્યાનમાં રાખીને નક્કી થતા પોતાનાથી તપ જ્ઞાન ગુણ માં ચડિયાતા હોય શ્રેષ્ઠ હોય તેની સેવા કરનારો કરાવનારો થાય રાજા વૃદ્ધ હોય અને ગુણમાં શ્રેષ્ઠ હોય તોય એની સેવા કરવા કરાવનારો થાય એમ તો રાજા તો આમ જ તો વૃદ્ધ ન હોય તો ચડિયાતો જ છે બધાથી બધાની પ્રજા કરતા પોતે ચડિયાતો જ છે પણ તોય કોઈ ગુણમાં વધારે હોય કોઈ બીજામાં વધારે હોય કોઈ એની સેવા કરવા કરાવનારો થાય મોટા હોય તપ માં વૃત ઉમરમાં મોટા એવું નથી લખ્યું રઘુવેશ માં શું આવે છે જરસાજા વૃદ્ધ નતો બઉ જોવા નતો પણ ત્યાગે શા વિપર્ય તસ્ય ગુણા ગુણ બંધિત બાદ તસ્ય સપ્રસવાય અને વૃદ્ધત્વ જર્સાવેલા એ બીજો શ્લોક છે પોતાના થી નમ્રપણે વર્તનારો બીજાને માન દેના કોને દેવાની જરૂર છે કરે તો વિશ્વ મંગલ સ્વામીજી મોત ગુજરાત આ કામ કોને કર્યું તો ભાઈ સ્વામીજી કરી ઋષિ સ્વામીજી કરી ઉભાતા ત્યાં જ થઈ ગયું કામ ઉતાવળે આવીને થઈ ગયું બીજા ને જસ દેનારો યશ દેનારો થાય મુખ્ય માણસ હોય એને નીચેના માણસો ને યશ દેવો કોક નો ઝડપી ન લઈ લેવો કોયું હોય અમુક કે અમારે રમેશભાઈ એ બઉ કર્યું બધા એમ જસ દેવાનો એની પાછળ હોય તો ઝૂટવી ન લેવો Sattva Sampanna Sampada pador Harsha Vishad Rahitaha Sate Sattva Sampanna Sanskrit Sampada pador Harsha <coughs> Vishad Rahitaha Sampad apad Doho Harsha Vishad Rahitaha Sampad apad yoho Apadoho Harsha Vishad Rahitaha અનુકૂળ પ્રતિકૂળતામાં હરક શોખ ન કરવા સત્વ સંપ સત્વ એટલે તાકાત સંપ સત્વ શોખ કરે તોય ભૂલી જાય હરખ કરે તોય ભૂલી જાય કરવાનું હોય ન કરે અને હરખ ને શોખ કરે રાખે એટલે રાજા હોય કરવાનું હોય ક્યારે ભૂલે એવો ન ભાવ સંપ કરનારો પુરુષાર્થ માંથી એને કોઈ ડગાવી ન શકે એનો જ અર્થ છે કે કોઈ ડગાવી ભગવાન માંથી ભગવાન માં અચળ શ્રદ્ધા શું કોને કેવાય અચળ શ્રદ્ધા કોને કેવાય એના સાધન માંથી તો એને સાધ્ય માંથી નો ડગાવીએ સાધ્ય માંથી નથી આપણે ડગતા એનો પ્રમાણ શું કેવાય આપડે ભગવાન ની અચલ નિષ્ઠા અચલ નિષ્ઠાનો અર્થ હું સાધન માંથી નો ડગે તો એટલે પુરુષાર્થ માંથી ડગે નહી આપત્તિ વિપત્તિ અનુકૂળતા પ્રતિકૂળતા આપત્તિ વિપત્તિ નો અર્થ અનુકૂળતા પ્રતિકૂળતા પ્રતિકૂળતામાં પણ સાધન પાછો ન પડે વાત કરી હોય કે ખૂણે ઓર્ડર હોય પેમેન્ટ હોતે કરી દે રાખે ને કોઈ પેમેન્ટ સ્ટોપ કરી દે તો પછી હું કેટલા દીખે પડ્યું છે પછી હું ખરીદી કરવા સત્વ સંપન્ન કાર્ય કુશળ કાર્યમાં કાર્યમાં હટે નહીં પાછું સંપદ આપદો હર્ષ વિષાદરહિત સાત્વિક ભાવ સંપન સંપદ આપત્તિમાં અનુકૂળતા પ્રતિકૂળતામાં હર્ષ શોકને નહીં કરનારો સતત પુરુષાર્થ સાધનને કરનારો કુલિનઃ માતૃતઃ પિતૃતા ચિજનવાન કુળવાન માતા પિતાના સંસ્કાર વાળો સરસ લખ્યું ગુવાન મા પિતા સંસ્કાર હોય એવા સંસ્કાર કોઈક ઠેકાણું ન હોય તો સત્ય કામે એના ગુરુ પાસે ગયો કે તું કોનો દીકરો છે પણ ગુરુ એવું પ્રમાણ કર્યું કે આ કેવું કુળ છે એના સંસ્કાર ને એટલે સંસ્કાર વાન કુળવાન નો અર્થ થાય મોટું કુળ હોય તો ધારી લો કે એના મા બાપ એ બહુ સારા કોળવાનું હોય તો એટલે આ પ્રમાણરૂપ થઈ ગયો એ પ્રમાણરૂપ નો થાય એના કેટલા સંસ્કાર છે તો આમ જોવાનું એટલા માટે કીધું ક્યારેક ક્યારેક ઉપર ઉપર દેખાતા હોય પાસે ફૂટી નીકળે ની ઓલા સંસ્કાર સંસ્કાર હોય તો ફૂટી જ નીકળે સંસ્કાર પીડ્યા હોય લોહી સંસ્કાર હોય તો થોડા દબાઈ શકે એટલે પદ ન જીરવી ખાનદાની ના સંસ્કાર જો ન હોય તો કઈક વધારે પદ મળી ગયું હોય પાત્રતા કરતા એક પુત્ર હોય તો सत्यवाक सत्य वचनशील सत्य, सत्य बोलवा <coughs> पवित्रता होदीर्घ सूत्र कर्मण आरंभे प्रार्धा चो नलंबते असौ अदीर्घ सूत्र अदीर्घ सूत्र દર્ઘ સૂત્ર આરંભ સુરા કેવાય કે નહીં આરંભ સુરા એટલે હરકી કરે તો પૂરું થઈ જાય હરકી કોને કહેવાય હરકી કરે તો પૂરું ન થાય ભાઈ એ શરૂઆત કરવામાં હું રહી શરૂઆત કરવામાં હું રહી આગળ આવ્યું હતું ને આપણે આગળ શરૂઆત કરવામાં હું રહી અને પૂરું કરવામાં પૂર્યા એમ પૂરું ન કરે શરૂઆત કરી દે શરૂઆત આરંભ સુરા કેવાય આરંભ સુરા ગ્રામ સુરા આરંભ સુરા ઘર સુરા અને સંગ્રામ સુરા એવા સુર પ્રકાર સુર અનેક પ્રકારો છે એમાં આપણે ક્યાં છે ગુપત રાખવાનું અને શરૂ કરેલા કાર્યો ને સમાપન કરવામાં વિલંબ કરતો નથી પરંતુ વિચારી છતાં જલ્દી તુરંત ઉકેલ લાવનારો હોવો સરસ અર્થો લખ્યા છે શિક્ષા પત્રિક લેખ્યા છે એટલે એટલે પછી વાક્ય હોતે લખી નાખ્યું સ્મૃતિમાન અધિગતાર્થ અવિસ્મરણશીલ પોતાના કાર્યો આગળ પાછળ ના અનુસંધાન પોતાને એક વખત કાર્ય આડું આવ્યું હોય કે મુશ્કેલી આડી આવી હોય કે ફાયદો આડો આવ્યો હોય તો એનું સતત અનુસંધાન આનાથી ફાયદો થયો આનાથી નુકસાન થયું આનાથી આમ થયું સમગ્ર વ્યવહાર પોતાના ભૂતકાળમાંથી ક્યાંક શીખનારો બગડનારો દિવસે દિવસે સુધારો થવો જઈ કે પછી દિવસે દિવસે હેઠા ખાડ જવા દઈ હેઠા જાય દિવસે દિવસે તો એનો અર્થ હોય કે એને પોતાના ભૂતકાળમાંથી કઈ સુધારો કર્યો સુધારો કરવાનો ક્યાંક જ્યાં જ્યાં ભૂલ થઈ હોય તો એનો સુધારો કરી લે હારું થયું હોય તો એનો વધારો કરી લે તો એને કહેવાય અધિગત અર્થ સ્મૃતિમાનુદ્ર અસદ ગુ દ્વેષી એવા સરસ લક્ષણો લખ્યા છે એના અર્થ બે થાય સદગુણ નો દ્વેષી નહી સદગુણ નો દ્વેષી નહી અને અસદગુણ નો દ્વેષ શુદ્ર વૃત્તિ કોને કેવી શુદ્ર વૃત્તિ કોને કેવી કે ભાઈ આપણે તો આલો સો રૂપિયા મળી જાય તો પૂર્વ અને રાજા હોય એમ વિચારે કે એક રાજ્ય મળી જાય તો પૂર્વે તો એની આગળ ઓલો માણસ કેવો કે કેવો ગણાય એટલે જ એ કેવું છે હલકી વૃત્તિ હોય એમના ક્ષુદ્ર વૃત્તિ કે રાજા છે એ ગમે ત્યારે હલકી વૃત્તિ વાળો ન હોવો જોઈએ કોક ને ખરાબ કરવું એની ડાયરીમાંથી નીકળી જવું જોઈએ હલકટ વૃત્તિ હોય ક્ષુદ્ર વૃત્તિ હોય તો એ એવી જગ્યા એ આવ્યો હોય તો બોલા બીજાનું દેખી ન શકે એમાંથી ઉદાર વૃત્તિ હું એનો ઓપોઝિટ છે ઉદાર વૃત્તિ શત્રુ માંથી પણ સારું જોવે ઉદાર વૃત્તિ કહેવાય નજીકમાં નજીક હોય એનું હારું ન જોઈએ એમાંથી ક્યાં ફોદો છે અસદગુ દ્વેષી સ્વભાવ એનું મૂલ્ય આકે શત્રુમાં હોય સદગુણ તો એ આપણે હરખું વાંકી હરખું નો વાંક હોય તો સદગુણ સ્વામી માં સદગુણ છે એવું કયો સદગુણ સ્વામી માં સદગુણ છે એવું કયો નામ કોકે પાડી દીધું તુચ્છ સ્વભાવ વાળો ન હોય અર્થાત પોતાની હલકાઈ ને કારણે બીજાના સદગુણ દ્વેષ કરનારો ન હોય પોતાની કારણે હલકાઈ કહેવાય કે કોઈનું હાંકી ન હોય કેવાય કોઈનું હારું પણ હાંકી ન હોય કે તો એની હલકાઈ કહેવાય અને મોટો થઈને બીજાની નબળા એ લે તો એ હલકાઈ રાજા થાય મહારાજ શું કીધું છે સાધુ ના લક્ષણ માં કીધું છે પાત્રીસ માં શું કીધું સહન કુસંગ ને સહન ન કરી શકે એમ સહન ન કરી શકે એ અક્ષુદ્ર વૃત્તિ કે નબળાઈ ને નબળાઈ ની અરે એને મેળ છે એમ નબળાઈ ને મેળ ન હોવો જોઈએ અક્ષુદ્ર અસદગુણ દ્વેષ એમ એના બે અર્થ સદગુણ નો ક્યારેય પણ દ્વેષ કરનારો નહીં એનો આદર કરનારો થાય અને અસદગુણ ક્યારે આદર કરનારો ન થાય એવો હોવો જોઈએ મોટો થઈને જો અસદગુણ આદર કરનારો થાય તો એમાં એટલી નબળાઈ પડી છે અક્ષુદ્ર વૃત્તિ તો ખાસ કરીને આજ છે સદગુણ નો દ્વેષી ઓલો હોય નો ક્ષુદ્ર વૃત્તિ કેવાય એની એની ખુમારી જેવી એની પ્રીતિ બીજા પાત્રોમાં હોવી જોઈએ ખુમારી વાળા પાત્રો અને હલકા પાત્રો માં એને પ્રીતિ છે તો એને ક્ષુદ્ર વૃત્તિ કેવી રાજા છે એમદ્રોચ સ્વભાવ વાળો ન હોય અર્થાત પોતાની હલકાઈ કારણે બીજાના સદગુણ દ્વેષ કરનારો ન હોય અને દુર્ગુણો નો આદર કરનારો ન બને દુર્ગુણ નો આદર કરનારો પણ પોતાની ઉદારતા લઈને દુર્ગુણતા આદર કરનારો સદગુણ નો દ્વેષ કરનારો ન થાય પોતાની ઉદાર વૃત્તિ હોય અને સદગુણ આદર કરે તો ઈ ઉદાર વૃત્તિ નથી અલ્પગુણ આદર કરે તો એનું નામ ઉદાર વૃત્તિ કોક નો અલ્પ ગુણ હોય મારે કીધું કે રાજા છે એ તો અતિ મોટો છે એનો કોક એક શ્લોક લખી આવે તો ગામ ઘર દઈ દે છે તો ઈ એની ઉદાર વૃત્તિ પણ દુર્ગુણ ને પોતે બિરદાવે તો એની ઉદાર નથી તો એની ક્ષુદ્ર છે દુર્ગુણ ને હું કરો બિરદાવ્યો આપણા થાય તો તેનો આદર કરવો જ પડે કે નહીં આપણા માં આવી ગયું હોય તો આપણા જે ગણાતા હોય એમાં આવી ગયો હોય તો ુષ એટલે રફ પુષ મોટે ભાગે કોનું વિશેષણ છે અપુરુષ વાઘ વાણીનું વિશેષણ છે રફ વાણી બોલવી અમેરિકાની પોલીસ હોય છે આપશ્રી નું નામ શું છે ગાયું નથી શબ્દો આવે તમને મળ્યા નથી અમારી કે તમારી અક્ષમતા અપરૂષ પર દોષા કીર્તન અતિ કઠોરતા વિનાનો પારકા ના દોષને પ્રકાશ કરનારો ન હોય કીર્તન કરનારો ન હોય પણ કોમળ રાખનારો છે એટલે ધાર્મિકહ વર્ણાશ્રમ ધર્માન વિતાહ પોતાના વર્ણ આશ્રમ સંબંધી સદાચાર ને પાળનારો મોટો થઈ ગયો પ્રાગના ગંભીર અર્થાવ ધારણ ક્ષમ કાર્યોના ઊંડા હાથ ને જાણીને તે કાર્યો ને આગળ વધારનારો નબળા તત્વો થી ડરનારો નહી સુરવીર હોય રહસ્ય વિત ગોપનીયાર્થ ગોપન ચતુર રહસ્યાર્થ નિર્ણય મંત્ર એટલે રહસ્યર્થ નિર્ણય રાજ્યના કોઈ એવા અગત્યના નિર્ણયો હોય તો એને ચતુર્યા ફલાનું સંસ્કારા ફલાનુંય પ્રારંભ એના કાર્યો કેવા હતા એટલે મંત્ર મંત્ર કેવા હતા મે આમ કર્યું હતું એમ તૈય ન ત્યારે પણ મેં આમ કર્યું હતું એમ એવું આવ્યું વાણી એમ કે ત્યારે પછી ફળ આવે ત્યારે વાણી કે એવું કે એમ આવ્યું ફલાનું મેંભ ના સંસ્કાર બધા નાના હતા દહ વર્તા પટાણ ક્યારેક ક્યારેક એવું કરી નાખો તો એટલે પ્રાક સંસ્કારા ઈ કેમ ખબર પડે એટલે આપણે ભલે જોવાનો ગયા હોય કર્યું છે સ્વામીજી ક્યારે કારણ કે પ્રાક ના સંસ્કાર આ પાછા ઉભા થાય ને પુરા ફલાનું પ્રારંભ થાય એવો હોય મંત્રાર્થ ગોપતા કાર્ય કરવાના છે ભવિષ્યમાં એનો જે નિર્ણય થયો હોય એ કાર્ય થાય ત્યારે હં જાણે પછી હોય કે આ તો જોવા ગોપનીય અર્થ ગોપન ચતુર રહસ્ય અર્થ ને મેટર ને જાણનારો અર્થાત તેને રહસ્યમય જ રાખનારો પરંતુ ખુલ્લું પડવા નહીં દેનારો ઢાંકવામાં ચતુર નબળા ઢાકવામાં નહી હોય ઢાકવામાં નબળા ઢાકવામાંતુર છે આ મનમોહનસિંહ કે છે ને અમે કઈ કર્યું નથી કઈ હવે ક્યાં કઈ કર્યું છે એ રાજા કે છે બી રાજા કે છે સ્વરંધ્રોપતા રાજ્યંગ પ્રવેશ દ્વાર શૈથિલ્યમ તત્વરધ્રમ તસ્ય ગોપ્તા પ્રચ્છાદયતા પોતાના પ્રકૃતિના હાથે અંગો છે એની નબળાઈ છે એને કોઈ પ્રહાર નો કરી જાય એટલે એને રક્ષણ કરનાર હોય નબળાઈને પોતાના રાજ્યના શાસન ક્ષેત્રના તમામ અંગોની કમજોરી ના કેન્દ્રો કે મુદ્દાઓ પોતાની સરસાઈમાં શિથિલતાની સરસાઈમાં શિથિલતાની બાબતો તેને શત્રુના નજરમાં નહીં આવવા દેનારો તેને શત્રુની નજરથી બચાવી લેનારો હોય ઢાંકનારો હોય પોતાની કમજોરી વીકનેસ અને ભયસ્થાનો થ્રેટ તક મજબૂતા ફેરવી શકનારો દ્રષ્ટિવાળો સ્ટ્રેન્થ અને સ્ટ્રેન્થમાં ફેરવી નાખે ઓપલું વીકનેસ ને ઓપોર્ચ્યુનિટીમાં ફેરવે એવો હોય એવું થઈ ન જાય આ બધી વિદ્યાઓમાં વિનિતાંડ નિત્યામ અને ત્રમ એમાં વિની શું હાલો છે અર્થ કરોથી બહુ કઠણ છે આપણે વિનિત પ્રવીણ કેવી રીતે એનો અર્થ શું કરો છો કરો છો કેવી રીતે અર્ધું તો સ્વામી જે કરી નાખ્યું હવે અર્ધું તમારે બાકી છે પાણ કરો કે ક્યાંક કરો વાર્તા કરવાનું ઇંગ્લિશ માં કે ગુજરાતી કરવાનું કે કોને ઇંગ્લિશ માં માસ્ટર હોય કોઈ ને બોલવું શું કૃષિ વાણિજ્ય ખેતી કરવામાં સામીજી પાવરતા છે દંડ દેવામાં દંડ દેવામાં હાવ કાચા જ છે આપડે યોગ્ય તમે યોગ્ય દો છો એમને દંડ માં તો હાવ કાચું જ છે આપડે દંડમાં તો ફરવાનો જ એક વાર્તા કરવામાં દંડ એમાં હું પણ એમ હું નો મોટો સવાલ છે આપડે તો આપડે પૂછ્યું છે એ હું એટલા માટે જ પૂછ્યું છે વાર્તા મને તો બઉ ફાવતી નથી પણ તમને તો એ વાર્તા નથી ફાવતી હોય કયો વિની વિનીત નો અર્થ કુશળ કેવી રીતે થાય વિનિત હે મહ કેમર ક્યુ પૃથ્વી પ્રવીણ આવ્યો ક્યાંથી વિનય આવે તો બરાબર પણ પ્રવીણ ક્યાંથી આવી ગયો વિનય માંથી કે બે ભાઈઓ છે બે ભાઈ છે એટલે ઓલો ઓલો વિનય છે એ પ્રવીણ ને જાણતો હોય છે ઓળખ જે તે વિષય જાણકાર હોય કે વિદ્વાન હોય એની સલાહ લેનાર પ્રાવીયમ પ્રી ને એને પ્રવીણતામાં પ્રવીણતા લાવ્યા છે ઘડ્યો છે આ પણ કોની કોના થી ઘડાનો છે આત્મવિદ્યા દંડ નીતિમાં દંડ દેવા મારી પાસે માસ્ટર થઈ ગયો છે પણ કેવી રીતે એમાં જે માસ્ટર હોય એની પાસે પૂરી લીધી છે અને વાર્તા કરવામાં એટલે વાણિજ્ય કૃષિ વાણિજ્ય પશુપાલન એમાં કોકના દ્વારા સારી ટ્રેનિંગ લઈને પાવર થઈ ગયો છે અને વેદ ત્રયમાં હોતે પાવર થઈ ગયો આન્શિમ આત્મવિદ્યા દંડનીત્યાં અર્થયોગક્ષેમોપયોગિન્યા વાર્તા કૃષિવાણીજ્ય પશુપાલનુ ધનોપય હેતુભૂતાયજુસામ વિની તદ્નૈ પ્રીણ્ય ખેતી વેપાર પશુપાલન વગેરે આવકના સાધનોને સમજનારો વેદ ત્રય ને જાણનારો આ ચારેય વિષયમાં તે વિદ્યાના નિષ્ણાતો દ્વારા પોતે પણ નિષ્ણાતપણા ને પામેલો હોવો જોઈએ આવા સદગુણો થી સંપન રાજા હોવો જોઈએ